પાસે પોતાની કિંમત રાખવાની ના હોય ને તો આપડે બધું બાર અર્પણ કરી દેવા તમારો તમારો તમારે દાપણ કે ગોળપણ જોવાની જરૂર નથી એને તમે કહેવાય જેવો જેવો તેવો તમે ગો એવો પણ મારો બસ એટલું જ છે બાકી ડાયા તો બધા એ ભુલેશ્વર બધા બઉ તમે ડાય જરૂર નથી કે આમને તમે અંગ્રહ છો એવું પહેલા કે લોકો ભાઈ બુદ્ધિ થાય હોય ને કે આ બધા અંગ્રો છે પણ આમને એવું અંગ્રો છો તાર મારે જવાબ આપવો પડે કરોડો દોસ્ત પણ હું બેઠો છું હું તો નિમિત છું કરોડો દોસ્ત પણ તારે કાઢવા નહી તારે તો કરાતા દીકરા નઈ છે તમને દુઃખ તો અમારી પણ શું રેતા હાથ ધારો એટલે એવી રીતે અંબાયા છે ઘણી સ્ત્રીઓ હે એના જે અત્યારે કીડી જગ્યા ચાલે છે પણ એકદમ બધું દૂર ચાલ કારણ ચોરી શ્રી શંકરો નું ભેગું વિજ્ઞાન છે આ અમે એટલું કહીએ કામ કઈ લેજો ભગવાને એકવીસ પૂરું કર્યા તો આપડે વાવી કરેલા ભક્તિ માં એવો વિચાર મસ્તી માં ભક્તિ માં એવો વિચાર પેલા મસ્તી માં એવો વિચાર કરેલો ભગવાને એકવીસ ગુરુ કરેલા તો આપણે દાદા મળ્યા પછી ફૂલ સ્ટોપ આ બધું મળી ગયું ને આ મળ્યા એ તમારી કેટલીક નહીં દાદા ગયા છે આવડત આટલા બધા ધૂંધા માં નવરાત્રી છે દાદાત્રા ગુરુ ની ક્યાં નથી ભૂલેજ પ્રમુખ સ્વામી યોગીજી મહારાજ હતા સ્વામિનારાયણ ના સીમા જરૂર નથી જોયતું હતી આ ફેરામાંથી છૂટું છે અરે બેન કે છે હવે અમે પણ दादा ने परम जी नहीं की प्रार्थना करिए चाहिए विनंती करिए कि हमारा अपना जन्मना फेरा हो बड़ा ऊंचा થઈ જાય તમારે તો ગાડી વિધેરે ઓકે ને કેઈ જરૂર જતો હોય અરે બાકી શું હોય છે બાતાનું સમય તો આ તો ઘરે વારે ઓકે બંદัย લારે ખાત્રી છે બંધન માં તો છે એટલે તો ફરી રહ્યા છીએ બંધન બંધન બંધન નિરંતર જાગવંદુજ બંધન આ તો બધું પાર્ક બધું બંધન વાળો જેમ જેમ કરીને દાડા કાઢવાના જાગૃતિ હોય રામ કે હું મારી જાતને કેમ ન કરી શકું તમારું નામ છે તમારું નામ સુભાષ કેવાનું શું છે ના પણ આપડે પોતે કોણ છે બીજી બધી વાત ચાલે પણ આપડે પોતે કોણ છે મો થાય ને તમારે રવિવાર આવો તો હું તમને જણાવી લાવી જાય કરતા પણ મત છે छोडवानी छोडवानो पड़े एनी सी पड़े खबर चाल भगवान इतरा शुभ कर કામ કરીએ છતાં કામ નથી કરતા એવું રીતે ચાલે કામ કરીએ છતાંય બંધાય નહીં કર્મ શું કે છે વિતરકો કામ કરીએ છતાંય બંધન ના કર્મ બંધાય નહી સારું ને વિજ્ઞાન છે અને કામ કરીએ ના કામ કરીએ છતાંય કર્મ બંધાય એવું પણ હાથે રાતે કર્મ બંધાય કર્મ બંધાય જ્ઞાની પુરુષ બધું તમને એ પોતે મુક્ત હોય ને તમને મુક્તિ આપે પોતે મુક્ત આ દુનિયામાં એક કોઈ જીવ ગુનેગાર નહિ દેખાય નિર્શ દેખાશે ત્યારે જગતમાં મુક્ત કોઈ ગુનેગાર છે જ નહીં જોવા દેતા જે ગુનેગાર દેખાય છે તે જ આપણી સમજવાની ભૂલ છે એ દ્રષ્ટિ આપણા ગુના લોકો ઉપર આપણને ભાષે છે કે આ લોકો ગુનો કરે બધા ગુના આપડા જગત નિર્દોષ દેખાશે તે બધું છૂટા છે નિશાય આખું જગત નિર્દોષ તમને કોઈ તમારું નુકસાન કરી નાખે કોઈ લાખ રૂપિયાનું તો તમને દોષિત દેખાય છે શું કારણ છે કે તમે પોતે જ દોષિત છો એટલે બાકી લાખ રૂપિયા નુકસાન કરનારો ભગવાનના જ્ઞાન થી જોવા તો તમને સમજાય કે મારા ઉદય કર્મ મારું છે શું છે નુકસાન થયું તમારા કર્મ નો ઉદય અને એ તો નિમિત્ત છે શું છે નિમિત્ત એટલે ખરેખર ગુનેગાર નહીં સંયમ માં આવે તો થાય સંયમ માં કોઈ જગ્યાએ હોય ખરો માણસમી સંયમી સંયમ આવે તારે જોયા છે બહાર સંયમી જોયા છે પણ અંદર થી શું ખબર પડે હા એ બહાર સંયમ એ સંયમ ના કેવાય સંયમ અંદર સંયમ એ સંયમ કેવાય એટલે ક્રોધ માન લોકોનો સંયમ એ સંયમ કહેવાય કસાયો નો સંયમ એને સંયમ કહેવાય અને વિષયો નો સંયમ એને સંયમ ના કહેવાય ત્યાગ કેવાય ને સંયમ સંયમ કહેવાય લૌકિક લોકો કરી રીતે એવું નથી કરી રીતે કસાયો નો સંયમ હોવો જોઈએ ક્રોધ માલ ના સંયમ સાર કરો છો ને કચાર નો સંયમ બધું કરી જે માગો એ બધું કરી હતી દેહાત્યાસમાં જોઈએ લાગે ભોગવે તેની ભૂલ જગત ન્યાય સ્વરૂપ છે અને વ્યવસ્થિત આ ત્રણ દાદા જે વાતો છે શબ્દો એમાં શું ફરક છે ભાઈ રહી બનાવે છે અને ભોગવ્યા ની ભૂલ એ અમારી નિર્દોષતા દેખાય જો દોષિત છે તો નિર્દોષતા દેખાય કયું કર્યું ન્યાય કર્યું ક્યાંય છે કોઈ નો દોષ નથી મારો સ્વરૂપ એની ભૂલ તો મને જે ભોગવાતો હોય અત્યારે મને જે ડૂબ દેતો હોય એની ભૂલ નથી મારી ભૂલ છે એવું કહેવાય સ્વીકારવા માટે અને ન્યાય સ્વરૂપ એટલે આખું જગત જ ભગતો છું થાય એવું જુદું હોય એકાકાર ના હોય શબ્દ જુદા હાથ જુદા વાત જુદી એનો માયનો જુદો એનો મર્મ જુદો બધું જુદું હોય આવો જય સચિદાન બધું જુદી જુદું હોય દરેક હોય મરલો રાતે પરદર્શન એનો તફાવત સમજાવો થાય વાતો છે પછી કે પછી કેવી રીતના રેદર્શન आत्मा स्वदर्शन ने जो परदर्शन कहवा स्वसत्ता परसत्ता બજે ના જો કે કારણે ઘરે ઘરે જોય બધું આવી બધું સમા જાય પરવી ગળે આય પર મજાએ કતરા સારી છે કે બરાબર હા બરાબર યક માં પૈસા લેવા જાય હા અને બે ગોળ આવી જાય આપો રહે કે શું થાય કે તો મેં માતા દુતે કે પ્રોસિડ કર નહી શું કે મે સદાઈ ધન મોસેલા નું તો હું મત રહું તુવા બે આંગરા ચાલે આજે બકર સાત માંડે ત્યારે બંધ થયું હોય બંધ થઈ જાય અને પછી આપડે પૈસા લઈ આવે છે અને જે ગુસ્સો કયો છે પુરુષાર્થ છે ગુસ્સો કયો તો અવડો પુરુષાદ છે કેટલી માથાકુટ કર્યું અવડો પુરુષાદા તારું લઈ આવ્યો છે તમે બધું બેંક નું વાપરો છો નવ કરે છો જો આમ ફેન્સ એટલે તમને જોડાઈ જ કરે છે નવું રીવાનું છે તમારે તૈયારી કરે બરાબર છે બે પપ્પા ચાર પગ થયા રોટલી ખાતા ખાવા પડે રોટલી માંથી રાડા રાડા ને લાડા રાડા આને આ લોક નો ટૂંક એટલું લઈ ને આવ્યો બેંક માં તારા જેવો કોઈ નથી મેળ્યો અત્યારે ઉડી ગયો મારી જગ્યા માં કોઈ દવે ઉડાવ્યો નથી દળેલો હતો તેને દરેલો નવ ઉડેલા આપી અમારે ચેક ના પછી આવ્યા પૈસા તો આપણા હતા એના પાછા છે સહયોગો બે પ્રકારના શું યોગ અને કુ યોગ કેવું કુ યોગ ભેગા થાય ધાર્યું અને ખરાબ થઈ ગયા જગ્યા છે આ જગ્યા એટલે આજ ના ધાર બરાબર અંતરાય પાડ્યા પેલી બાજુ જવું છે અને વચ્ચે દિવાલ કર્યો જગત છે અમારા કર્યા કરે છે અને મોડા ધંધા ના બીજા ધંધો નથી જમતા ઢોકડું જમે છે ઢોકડું ઢોકળું જમે છે આપડે લખ્યું છે ને શેસાણી કે પેલી આપતાવાડીમાં જ આવે એવું કે નઈ કેવી ક્રિયાઓ બતા હોય છે એવું આ પણ એક સારું શોખ હોય તો બરાબર અને તેમાં તને ભૌતિક સુખબલ છે આધ્યાત્મિક સુખ નહીં મળે આધ્યાત્મિક સુખ તો સુખ કરતા પણ સુખ ને મળે હા તો તને ક્રિયા કરું છું તેનો તું કરતા પણ છે મને બીજું મળશે એને જે કપ કર્યો તેનું ભૌતિક ભૂખો મળે સારી જગ્યાએ અવસાન થાય પણ ભૂકો ભોગવે ભૌતિક અને અધ્યાત્મ સુખ ભેદા હોય તો એમાં નિરાકુરતા વાળો જો આ નિરાકૃતા નથી આખું જગત આખું વ્યાકુ સાધુ હોય ત્યાગી હોય આચારી પણ જયારે આપડે એમ કહીએ કે તમારા શિષ્ય માં ઘેર આડઆ થઈ જાય મારા શિષ્ય નામ છે આપડે ખાતર એક જ પ્રકાર નો વેપાર જોતો નો રહેરની નાદારી છે પણ એ તો દાદા એને નાની પુરુષ ના મળે ને ત્યાં સુધી ના પટે એ માને છે બેન બધા તમને એને પગે કે હવે ભેગા થઈ ગયા લક્ષ્મી ભેગા થયા મને વાપી દે તારી ચિંતા મને વાપી પછી દોર દુર પછીચંદ થઈ ગયા પ્રસાદ છે કે અમને બરોડા ના લક્ષ્મી મળે તો અમે કઈ મામા ની પોળ માં આવજો લક્ષ્મી મળે અમે બધી કયું અને કહીએ લીધી એક બે મારે અનુકૂળ આવતા આપને અનુકૂળ આવે અમારી અનુકૂળતા અને જાય હું મેં કહ્યું જાય તો મને મારાથી મનમાં રાખ્યો નઈ કે મારું મન મારું ઉતરી દેશે અને તમને એ લાગશે હું જાય એટલે મને કહેજો હું જવું છું કહે છે આવજો વહેલી શકે જાય અત્યારે પણ આવજો વહેલી આ ઘર તમારું મિત્રો મિત્ર મિત્રો કુટું હમકુ નહીં કુટ નહી ગા હો જાયગા ક્યાં બતા શ્રા કે શસ્ત્ર મિત્ર કે તમારા પુરસ્ત હું મિત્ર સમજ ના પડે એટલે પછી વર્ણો થઈ જાય સાહેબ પારકા કેમ કર ઘરે નાખતા ગયા પેલી પોલીસી ક્યાં પડી છે મેપા લગ મારી બાપા આટલું જ કપરું કરે અહિયાં કપડો વધારે લાભુ ના કરે અને અડધું બધું ગાડું હોય કઈ ચાર બે કપડા વપડા પહેરો કરીને કપડા આપડે ક્યાં તો ક્યાં મને કઈ કરો લાકડા લાકડો બધા જવાનું કે ના બાપા નીકળ બાપા મારા બાપા આવે તો આપે એવા નથી લઈ જવાનું હોય ને તો દસ લાખ જેવું કરી જાય और आप तो आइए से इधर तो गए थे तब मैंने कहा था कि नहीं मुझे मतलब लाते दे यार ये समय मारवा डालो गद ने हमारी बोली देखो देखो से कहते सर हमने आज कोचिंग आया हमें नहीं बोलिया अभी तुझे मारना हमारा 10 लाख ले जाए तुम नाम से ना અમારે કલાક ભૌતિક નહીં ને અમારી વાપી વાપી અંદર નઈ સમજે તમે આટો વિચારથી વિચારતા અને પોતાના માટે કઈ કરવાનું કહેવાય કે આત્મા ને માટે જ કરવું ગ્રાહસ રાત આપતા રાખી દાદા જે સ્વાર્થી હોય એજ સ્વાથી થાય ને સાવથી થવું હોય કૃષ્ણ ભગવાન જેમ અર્જુન ના સાથી સ્વાર્થિ હોય એ જઈ શકે નહીં તો સાચી થવું કઈ થયું નથી હું વિચાર કરતો એમાં જરૂર છે સમજવું છું કેટલી જાત ના હોય એના કેટલા હોય એને આપણે નોર્મલ એમ્પોર્ટ રૂપાની લિમિટ કરી જેથી કરીને અમે નવું કરવા આ તો રોગદાન થઈ જાય છે બેંક માંથી પછી તો તે લાગી આપડા પૂર્વજન્મ ના છે છતાંય અજ્ઞાન થી આપણે આર્થ ધ્યાન રુદ્રધ્યાન કરીને અનેક મહેનતો કાળા ધોડા કપડા કરીને ઈ પૈસા મેળવીએ છીએ ભેગા થવાની સમજુ ભેગા થયા સમજાય છે પણ ના હોય કોઈ ના હોય બીમારી ઘેર થી ની બધા અગિયાર બાળ દોડે છે બગાડું છે હવે આ અંતના આ રીતે સદર હોતો કે આને પ્રાપ્ત થશે જાતિ કોઈ નિયમ નહિ આવે નથી સન સદાય આને કેર કે અગત્ય સવાઈ પર બેહી એકલ વિનની જાના આ સ્થિર કરતા અને આ બતા કેમાર્દનથી ગર્બા હો કે કેથી કાંપલાય કે થોડી જાઈ છે કોઈ પ્રારંભ છે અને અમારથી પોદીપન થાય કે એક બ્યાન ખરાબી પૈસા જબરજસ્ત પસ્તાવો કરે છે એ આવતો ભોગ છે કઈ પણ દેવાનું નથી આગળ પસ્તાવો કરે છે આવતી આવશે કોઈ પણ ખોટી વસ્તુ નહીં અને જે નથી લેતો દબાણ કર્યું કે પછી ભેગું તો જોઈએ ખરી રેતા ભૂલ છે એ આવશે બહુ લેવાનો હા પૂરતા એટલે પૂર પગાર એના ભાન જ નથી પૂરતાર જ આપડે વહેલો વહેલો ઉઠ્યો મોડે ઉઠો ત્રાવતી ના હારી ચાલે બે સહયોગ ભેગા થયા બે થી વધારે પણ અંધારો શું કરું ઘુસે એમાં ફરી થઈ ના કરે ફરી ના જોઈ નાખી આપડે એ દાદા ભગવાન હા એવું ના હોવું તમે એટલે પ્રતિક્રમણ કેમ કારણ છે સમજાવું સમજાય ત્યારે ઉકેલાઈ જવાનું મંદિર માં દર્શન કરવા વધારવાનું છે આપે? હા મંદિર માં મૂર્તિઓ છે બુદ્ધિ નહી પછી આવે ને આગળ બુદ્ધિ જ નહીં ફાઈ ના સાહિત્ય પૂછ્યું કે બુદ્ધિ માણસ કહી શકે ને તો આ નાનો નાનો માણસ અભૂત હોય એના માં થોડી બુદ્ધિ હોય અમારા બિલકુલ બુદ્ધિ નહીં કારણ કે મમતા જતી રહે જતી હોય મમતા કોઈ પણ જાતની દેહની મમતાની હોય મમતા હું બોલતો નથી અને આ વાણી માલતી વગર ની માય સીઠ નથી માટે પ્રત્યક્ષ સરસ હતી પ્રત્યક્ષ સરસ હતી માહ સીઠ ત્યાં સુધી પ્રત્યક્ષ કરશો એટલે અને છે ને ચાર ની એક બેગ્રી કાપી છે ભૂલ થવાનો સંભવ છું બરોબર એટલે મારે એની પર ધ્યાન રાખવું પડે જગત ના દરેક મનુષ્યોને માથી જે આ ખોટું ખોટા ભય ને ખોટી ભીખ ને ખોટા શ્વાસ ને એટલે કરી રહ્યા અને બધાના મનમાં ધ્યાન કર્યું હું હમણાં સુધી કરું એવા ભાવ થાય પચાસ હજાર રસ્તો આજ્ઞા આજ્ઞા થઈ ગયે ત્યાં આ રોડ પર થઈ જાઓ ને આજ્ઞા થઈ ગયે બધા અંગુરા પકડો અંગૂરા પકડો દે બધા હું તો હું તબ નાની હું નાની પૂછી પ્રગટ થોડું છું મારે યાદ ને મારા પેન્સો છપ્પન છે મારી બહુ ભૂલ દેખાય મારી ઉપરી કોઈ નહીં આવે મારો ઉપરી ના હોય કારણ ઉપરી કોને ના હોય ના થતી જોઈએ અમે છતી આજના પરિ નાગા દીધા બધા તમે જે સુખ આપ્યું કોઈ કાળે જોયું નથી ને સુખ ના ભરપટ્ટ અવસ્થામાં ભરપટ્ટ અવસ્થામાં સુખા પ્રસાદ ના ગયો શું